નહી સીતારામ ભાઈ સીતારામ અપમાન કરે અને તમને અસર ના કરે જો તમે જાણો તમે પોતાનું સેલ્ફ રિયલાઇઝ કર્યું છે આ તો સેલ્ફ જ નહી માય ને બેઠો પૂછો બધું ખુલાસા કરી લો અને તમે સ્વતંત્ર છો ભય નથી કશું જ નથી મેં જોયું નથી ભય ભય કશું જોયું નથી આ દુનિયામાં ભગવાન વસ થઇ ગયો છે મને પોતાને વસ થઈ ગયો છે સાચી ભક્તિ સાચી ભક્તિ પણ દાદા ક્યારે મનુષ્ય પ્રાપ્ત થાય સાચી ભક્તિ મનુષ્ય ને પ્રાપ્ત થાય સાચી ભક્તિ વિવેક ખોટા નું વિવેક નથી સુધી ગપા સાચું કરવા માટે ક્યાં જવું જોઈએ સાચું ભાન કરવા ક્યાં જવું જોઈએ ક્યારે કરવું સવારે મને સાચું કરવું પછી કઈ વાંધો નહી જોઈએ છે પછી આ બધા ભગવાન દેખાશે તો શું કરશો કઈ વાંધો વાઇફમાં ભગવાન દેખે છોકરા માં ભગવાન દેખા છે ગજેડા કુતરા બધા ભગવાન દેખે તો શું કરશો ચિંતા નહી થાય ચાલશે ને એમ કેવું કરે નિરંતર સમાધિ રે પ્રવૃતિ માં નિવૃત્તિ પ્રવૃત્તિ માં નિવૃત્તિ પ્રવૃત્તિ માં નિવૃત્તિ કૃષ્ણ ભગવાન બહુ ભાગસારી ગયાથી અહી ગયા થાય છે નારા એમ કે સાચી ભક્તિ મેળવવા માટે માણસે શું કરવું જોઈએ માણસે શું કરવું જોઈએ હું તમને બધું કરી આપી કરવાનું કઈ ને તો તમારે થશે નઈ થાય એવું કઈ સિમ્પલ બતાવો સિમ્પલ આતંત્ર થયું છે ભક્તિ કરવી છે ભક્તિ કરવી નાની આપણી આ બધું એટલું કર્યા કરજો ચૌડિયા બધા ચોપડીઓ કેટલી બધી નબળી ચાલા ફૂટી ગયા ચેન્ટિંગ કરવાથી વધારે ફાયદો થાય શું કે છે મેડિટેશન કરવાથી વધારે ફાયદો થાય કે ચેન્ટિંગ કરવાથી વધારે ફાયદો થાય શું મેડિટેટિંગ કરો છો મેડિટેટિંગ ઓળખીને કરો अपना साधु सतो थेसन करे, थे। थी थी। कर थे। करे थे। तो शु कहू कहे આપની વાત અક્લ છે આ તો ભેગા ભેગા ના રહ્યા બધા દાદુતાનું નામ કે ઘાર પડીએ ઢોલ મારીએ તો વાંચી રહ્યા એટલી નબળી ના હોય એમનામાં સાધુ થવાનું કામ થવાનું કામ લોકો સાધુ તો મોત કરવા માટે થયા હતા મોત કરવા તમારે મોત કરવા માટે મોત કરવા સીધા થવાની જરૂર છે એવું કોલે છે એ તમારે રિયલ જાણવું જોઈએ એમ કીધું શું કહું ભાવ કરાવી બોલે તો એ શું છે આ તમે સમજાય એવી વાત છે અઘરું બોલાય ત્યાં એવું બોલો ખરા મનુષ્ય છે જો પોતે બોલનાર હોય તો બોલી જવાય એવી શબ્દ હોય નઈ અને બોલી જબ્દ બોલે હોય ત્યારે પોતાનો ખ્યાલ જ નહી કોણ બોલે તમારા શિષ્ય કેવાય શિષ્ય મારે કોઈ નઈ આખા જગત નો શિષ્ય થઈ એ બરાબર છે મારા શિષ્ય કોઈ હોય નઈ એ તો લફરા મારા જેવા છો તમે હું મસ્ત જાગ્યા નહીં જગાડ ના મળ્યા નથી બધા જે મળ્યા એ બધા બોલાય બોલાય કરે છે ઉઠાડો બધા ઉઠાડો તમે હા તો ઉઠાડ પણ સીતારા મળ્યા એટલે એમની પુન્ય જાય ગઈ દેશ માં ચાલીસ હજાર માણસો ને સરકાર એક ચિંતા થાય અમારી પાસે દાવો મળશે બે લાખ રૂપિયા નો ચિંતા પ્રુક ભાઈ ભુજાન ટ્રેનિંગ સાચું જ્ઞાન મળવા આવે છે ભાઈ લે ચિંતા મને સામેની થાય ને એ થઈ જાય એટલે સાચું જ્ઞાન એ સાચું જ્ઞાન મળ્યા પછી બધું નીકળી જાય સુગત સુતારમ કેમ એક જ્ઞાન મેળવા આવે છે એ કોઈ પહેલા તમે કૃતિ ભાઈએ વાત કરી હતી મેં તમને કહ્યું તો ભાઈ આ સર્વિસ પર જવાનું હતું આવો તમારે ઉકેલ આપીએ ગુરુવારે જ્ઞાની વિધિ છે આ પઝ કરી આપીએ એક થોડા પઝલ સોલ્વ થઈ જાય પઝલ ના થાય આ તો આખો દાડો પઝલ થયા કરે મારા છોકરા નેગાડ્યું નામ આશીર્વાદ આપું કારણ હું જાણ કોને મારે મને તો ઓળખતો જ નહીં મને ઓળખી ચાલો ઓળખતો મને શીત અને હવે એની જાતને ઓળખે હોય છે તે મને કશું હોય દાદા વાતચીત કરો કરો કરો વાતચીત ખોલા સાધન છે નવા પૂછે આટલા આવી ગયોગ આવો ને આગળ પતાવી કરવાનું જાણતો નથી માર્ગ સૌથી પછી વરીજ વરીજ વખી દુનિયા પોતે ચલાવતો હોય એટલી વરીજ કરતો હોય જય સચિદાન બે વાર ઈન્ડિયા આવી ગયા તો જુદા બે વર્ષ ઇન્ડિયા આવી ગયા તો જુદા તમને મળવા માટે ત્યાંથી વરદમ કરે એમને વાતચીત કર સામાન્ય ઋષિ મુનિઓ ભાઈનું કેવું છે કે આપણા બધા આગળના ઋષિ મુનિઓ ધર્મશાસ્ત્ર માં ધ્યાન માટે કેમ લખ્યું હતું બધા ધર્મ બધા ધર્મો ધ્યાન કરવા માટે કેમ લખ્યું હતું ઋષિ મુનિઓ એ જાણવું છે કે ધ્યાન કરવા કેમ લખ્યુંનીકલ હોય એ રીતે એ તો નવરા આખો દાડો એ ગાય રાખતા હતા અને ધ્યાન એટલે ધ્યાન કોઈ કરી શકે ખરો પ્રયત્નો કરે ને માણસ માણસો પ્રયત્ન માટે પરમાત્મા કે વધારે શક્તિમાન જાણતો એના પર કેન્દ્ર તો કરી શકે ને આ નિરંતર ધ્યાન માં રે છે બોલા દેખાય છે એ રેરંતર ધ્યાન માં નિરંતર ધ્યાન માં રે તમે કેટલી વાર રહે એકાગ્રતા કરો ધ્યાન કરવાનું ના હોય ધ્યાન કોઈ થાય નહી શું કહ્યું ધ્યાન તો કોઈ પણ વસ્તુ માં તમે એકાગ્રતા કરો એટલે ધ્યાન ઉત્પન્ન થાય શું થાય ઉત્પન્ન ધ્યાન કરવાનું એકાગ્રતા કરવી પડે કોઈ વસ્તુ નહીં એટલે શું કરવું પડે કરવું પડે અને એકાગ્રતા થાય ધ્યાન ઉત્પન્ન થાય એવું થવાય છે ધ્યેય માં નક્કી એકાગ્રતા પ્રયત્ન કરે થોડો થોડો થવાય કોઈ આમ જાવ તમને થોડો વખત ચાલે પણ વધારે વખત ચાલતો નથી થોડો વખત પ્રયત્ન કરતા ચાલે પણ વધારે વખત નથી સ્ટેશન રસ્તો જોડતો હોય તે ધ્યાન કરતો કરતો જાય તમે સ્ટેશન રસ્તો જોડો સ્ટેશન જવું છે રસ્તો જોડતા અને પછી ધ્યાન કરવા મળીને સમજ આવે કરીએ બરોબર છે તમારામાં જે માગો એ આપવા તૈયાર ઋષિમય જે ધ્યાન કરાય મંત્ર એક ચિત્ર તપ કરતા હોતા સાચું તપ કરતા હતા મોટા મોટા સંત મહાપુરુષો પેલા વર્ષો પેલા રામાણમાં ઋષિ ધ્યાન કરતા હતા તો તે ધ્યાન શેનું કરતા હતા એ ધ્યાન અમે કરવા માંગી ધ્યેય જુદું જુદું હોય અમારો ધ્યેય પ્રભુ ને મેળવ તમારે પ્રભુ નું ધ્યાન કરવું પડે પછી થાય અત્યાર સુધી કહ્યું છું તે મારું કબક્ બગાડ્યા તે ભગવાન ભગવાન નિરંજન છે રૂપી તત્વ નથી જે રૂપી તત્વ દેખાય છે બધું જળ છે તમારી એકાગ્રતા છે એકાગ્રતા એકતા થાય છે ભજન કિર્તન પણ એકાગ્રતા થઈ જાય મતભેદ ઉછાના થયા ક્રોધમાન માં ચિંતા ઘટી ને તેના હાલ કરતા બધા જેનાથી કઈ રોગ ઘટેગ ઘટે એનું નામ ભગવાન ધ્યાન ધ્યાન માં જતા જ બીજી વસ્તુ ભગવાન અત્યાર સુધી લોકો જે કરતા આવ્યા અને જે સમજા તે બધું ખોટું જ થયું ખોટું નહી એમની નબળી ગઈ છે કે નઈ રોગ મટ્યો છે નહી તો દવાતી હતી નહિ તો રોગ મટ્યો નથી મારી દવા ખોટી હતી બધા પીઓ માટે હાતી ના રોગ તો એવું કે માણસ ની પાસે સોમનો ભારો હોય દવા તો છે પણ જેનાથી રોગ ઘટે તે સાચું કે રોગ વધે તે સાચું રોગ તો વધે રોગ ઘટે તે સાચું રોગ તો વધ્યો છે શું નામ આપનું કહો માર રામભાઈ રામભાઈ રામભાઈ અત્યારે રામભાઈ રામભાઈ છે રામભાઈ છે તમારે રામબન લોકો નવરા નથી આવું નવરા છે કઈ મારી ભૂલ થઈ કે વિચાર કરવું પડે કે ભાઈ હશે કોઈ મને લેવડાવે તો આખો દાડો ભૂલ કર્યા કરો એક મિનિટ વગર નથી આરોપી અને વકીલ પોતે કેટલા જજમેન્ટ લાવો તમે પોતે જજ આરોપી પોતે અને વકીલ પોતે વકીલ કે છે બધાને આવું કરે છે ને પછી આપડે કેવી રીતે ખબર પડે કે આપડે સાચા છે કે ખોટા છે આપડે જે દવા કરી છે સાચી છે કે નહીં ખબર કેવી રીતે પડે તમે મૂળ માં ખોટા છે તો પછી સિતારામ કરવા તો શું કરવું તમારે પોઈન્ટ આવી ગયો છે નહીં તો સુરતી લૂટી ચોખ્ખો થઈ ગયો ચોખ્ખા થઈ ગયા ક્લિયર થઈ ગયા કોઈ ભાઈ આગળ હું ઇન્દિરા છું અને વડાપ્રધાન ઇન્ડિયા એના જે મળ્યું હતું એટલે આપડે પછી લોકો વિચારી પકડી દેવડે ના પકડાઈ દે પકડાઈ દેવડે રામભાઈ છો એક જગ્યા નું થયા દે કશું નહી ભટાક ભટાય તમને કેમ લાગે ભટક લાગે લાગતું એટલે હું એટલા માટે તેમને કઉ છુ આ માણસ બહુ ઓછા છે અને ચેતવ ચેતવવાના છે તે વધારે છે એટલે જે ચેતવે છે તે માણસો બહુ ઓછા છે જે માણસ ચેતવે છે તે માણસો બઉ ઓછા છે ઓછા ની હોય નહીં હોય બુદ્ધિ વાળા હોય બુદ્ધિ વાળા તો આપણને બુદ્ધિ વગર ના જોઈએ પારાખડી અમારે કેવી રીતે કરવી પારખડી અમારે કેવી રીતે કરવી પારખ કરો તો જળેવું નથી આ તો એટલે જડે એ સાચું પરીક્ષા નથી આખો બ્રહ્માંડ નો માલિક હોય એવા માણસ ની તમે સ્થિત ઓળખી શકો શું ક્લોટ ના હોય એક વર્લ્ડ માં વાળું કશી ચીજ ના હોય આગળ દસ એ માલિક ના હોય ત્યારે બ્રહ્માંડ માલિક થાય એમ તો બધું મકાન ના માલિકે છે પ્લોટ ના માલિકે ટાઈટલ વગર ફર્યા કરાઈટલ હોય તો લઈ જાય સિત્તેર હસી થાય લઈ જાય છે દેખાય ને ઓબર્વેટરી ના છે કેમ રામ ભાઈ બોલતા તમારું કામ કયું ભેગું ના થાય દેશમાં તમે આવો ઘણા માણસ આવે છે અહીંથી દ્વારા અમદાવાદ એટલે કે ભેગું થયા અને તમે મને વળો તો ચાલે હું તમને નહીં વળું શું કહું તમે મને વળો એ ચાલે લેવા જે વાત કાલે હું જાણું અમને સમજતા નથી બોલે પણ હું તો જવાબદારી કેમ બોલાય એમને એમ તો ના આવે ને એમ કે છે કે ત્રીસ વર્ષ પેલા આપને જે જ્ઞાન થયું તે વખતે તમને કઈક કોઠામાં જ્ઞાન તો હશે તો ખરું ને એમને એમને એમ તો ના થઈ જાય ને સુરત ના સ્ટેશન પર સુરત પછી નિરંતર સમાધિ નું શું તારતી નહી પેહલા મારે ચિંતા નું પછી પાર ગયું બફાઈ રહ્યું છે ઇગો કરે પૂછ્યું અંદર બફાઈ રહ્યું લફાબફા કરે છે અને પછી લક્ષણ કરે છે મારે મારે કઈ નથી તમે છુપાવી નહી ગયો ને કૃપા દર્દ ના છુપાવે કે દર્દ વાળા જ છે બધું આખું અને બધું આખું જગત તમારી આંખ માં યસારી ની આંખ માં તમારી વાત પ્રમાણે સાચું પણ સંસારી આંખ પ્રમાણે લાગે નઈ હા એવું છે ગાડા ને હોસ્પિટલ માં ગાડાઓને કેસ માંથી એક કોઈ માણસ જ્ઞાની હોય અને તેને જ્ઞાન થયું હોય તો તેની આખ ની દ્રષ્ટિએ તો લોકો એમ લાગે કે ભાઈ આ બધું રોમ છે પણ સંસાર દ્રષ્ટિએ સંસાર દ્રષ્ટિએ એકબીજા પણ હાથી માનવાના હવે લાખો પુરુષો અને સ્ત્રીઓ આજે આવી રીતે માનતા હોય અને દાદા ભગવાન સંસારી ની દ્રષ્ટિ જોઈએ તો બરાબર છે એ લોકો એ લોકો અંદર અંદર બરાબર લાગે અને દાદા ભગવાન આ દ્રષ્ટિ જોઈએ જ્ઞાની ની દ્રષ્ટિ તો કે તમે કહો છો એવું બરાબર છે ભોગવે એનો ભોગવે ખાવા પીવાનું ચિંતા કરતો હતો એનો દોષ આ કોઈ ને દુઃખ નથી આ દુઃખ બધા ઇન્વાઈટેડ છે જા નથી કરતો પણ અજાણ થઈ જાય તો અજાણ થાય જાણી જોઈને અજાણતા જે વસ્તુ થાય એ ભૂલ નહી કેવાય કે આપડા લોકો બાવા શોધ કરી છે અજાણ થઈ અને કઈ દોશ નઈ હાથ મેરી જો અજાણ કુદરત ન્યાય જોઈ લે કુદરત ન્યાય સાથે ન્યાય છે બિલકુલ છે ભાઈ બરાબર લોકો નો લોકો વેપાર કરવા નીકળ્યા છે ના છે પડપંચ સૌ પેટ ભરવા તણા શું કરવું પેટ ભરવાનું પડપંચ ના કરવા પડે કરવા પડે પણ બટાકા ભરેલા હોય કોને બનાવેલી પૂછે છે કે દુનિયા કોને બનાવી Is of this world. તમે છો હાઉન્ડ ફિઝિકલ આપડે ફિઝિકલી કેવી રીતે આવ્યા આવ્યા નથી ગયા ફિઝિકલી હાઉ ડિડ બી કેમ એક્ઝિસ્ટ ઇન ધીસ ફિઝિકલી એવું તમે આ જોયું કે આ વ્યાસ માં પાડો બનાવે છે ભગવાન બેઠો બેઠો કુંભાર નથી આવો તો વિજ્ઞાન આ વરસાદ કોણ વરસ્યો છે નહીં જે સાયન્સ બહાર તમે છે એ તો એ તો નાટ કરનારું સાધન છે સ્વતંત્રો મારક આંતરિક સંપ કંટ્રોલ થવાનો મારક શું કે કડયુગ માં ઉત્તમ ઉત્તર હસ્તો હું એટલે આજે અંતર થી સ્વતંત્ર થવાનો માર્ગ છે કળિયુગ કયો ઉત્તમ ઉત્તમ સીધો ને સાધો સીધો ને સાદો બેઠા છો હું બે હું આગળ નહિ તો બીજી દુકાન બંને રાખવાની કેટલી દુકાનો હિન્દુ સાહેબ બંગાળની હાચા ની સંખ્યા માં આજે હિન્દુસ્તાન માં કેટલો વસ્તી છે આખા વર્લ્ડ ની વસ્તી છે એ વર્લ્ડ ની તમે આપડે વાત કરવા ગઈ તો અમે જે વાત કરવા જઈએ તો અમને લોકો ગાડા ગણશે गोड इज नोट ग्रेट तो लोग मनवा तैयार नहीं मारीे केवे मरी समझ आत तो कोने कर કે જે વાસ્તવિકતા ઈચ્છા હવે દાદા પડી ગયા હવે દાદા ની વાત સમજ પડી ગઈ જેને પુણ્ય કરો તેને જાણવા મળવા કેવું છે કે દાદા નું કેવું એમ છે કે જેને પુણ્ય કર્યા ભૂલો શું લેવાની તૈયારી કરું છો આ લોકો જે ભજન કીર્તન કરે છે ભજન કીર્તન લોકો સાનું કરે છે હા આજથી વર્ષો થી લોકો ભજન કીર્તન કરતા આવ્યા છે હે રામ રામ સીતારામ રામ બધા લોકો હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે વર્ષો થી લોકો ભજન લોકો ભજન કરે છે ભજન કીર્તન કરતા આવ્યા છે જે ચેન્ટન કરે છે બધું સાને માટે કરે છે મને ભેગો થાય પછી ના કરિય લોકો જે ભજન કીર્તન કરે છે બીજા ને આપડે નહીં જણાવું પણ આપડે આપડે જાણવા પુ કોણ કરે છે જગત ના લોકો જે કીર્તન કરે છે મંત્ર બોલે અને પેન્ટિંગ કરે ભજનો કરે એ તેને માટે કરે છે ભૌતિક સુખ ને માટે કઈક સુખી થોડું મારે બાબા ને બાબો નથી તે થાય માર મકાન નથી તે થાય ભૌતિક સુખો માટે ભૌતિક સુખ ના ભીખારા કોઈ ભગવાન નો ભિખારો નથી ભગવાન ભૌતિક સુખા થોડું જે કઈ મળ્યા તે બાકી ધર્મ એનું નામ કેવાય કે ભાઈ નબળીઓ ઘટે નબળી તો ટેબલ પર ખગડાવા છે કઢી કેમ ખાવું થઈ ગયું થઈ ગયું છે એને કહી દેવાનું કે હું તો ધણી નહિ તું મારો ધણી ના થઈ જાય છે આપડે ધરકી રહી કાળ ચલાવો ભાઈ ભૌતિક સુખ માટે જ કરે છે બીજું છે તો ત્યાં કે રામ સીતા રામ લક્ષ્મણ એ બધું રામ નું રામ કે ભૌતિક સુખ ને કોઈ ને કઈ પહેલું નથી રામકૃષ્ણ બધી ના હોય શોભાશે બધા જવા દે જોડેટ લેવા જ ના બધી ચીજ તમને ગયા માં હિન્દુસ્તાન નો માણસ પણ બઉ કામ કરી નાખે શું કહેગનભાઈ જો બે વર્ષ બેઠી તો એવો રહે એ વાત કેવા જાવ એ વાત કેવા જાવ હિન્દુસ્તાન નો ગજવા કપનારો ડેવલપ છે તો અમેરિકન લોકો એમ કે છે કે આ લોકો દારૂ પીએ છે ઘઉ માંસ ખાય બધો જાત ખરાબ સારા કામ કરે છે આ દેશ કેમ સુખે છે ત્યાં બધા કેમ દુખી છે સુખી આ સુખી દુઃખી જ હોવા જોઈએ કારણ કે જે સોનું શુદ્ધતા માં મૂક્યું નથી તે ગમે તેવું સોનું હોય મિક્સર વાળું હોય આપડે એમ તો કબૂલ કરવું પડશે ને લાખો માણસ ત્યાં ભૂખે મરે છે ઘર વગર ના છે દુઃખી છે એમ તો આપડે કબૂલ કરવું પડશે ને એતો આપડે કબૂલ કરવું પડશે ને કે ત્યાં લાખો માણસો દુઃખી છે ઘરબાર વગર છે ભૂખે મરે છે के को साधीक चे तो करता थे करेला बदला भोग आगे सोचते आ तो भगवान जे अवतार आप पूर्वधर्म हमस्ता लखलख हमस्ता अलखी हमस्ता आ डेवलपमेंट नहीं, नहीं बिल्कुल એનું બહારનું વિજ્ઞાન છે આંતરિક વિજ્ઞાન છોપા થયા પણ તમને આવું જ્ઞાની પુરુષ મળે તો નિવેડો લાગ્યા વાર ના લાગે પેલા વેગન ને છે બે વાર સુધી ફરે તો મારી પાસે વાય વાર ના ફાડી દઉં કે ભાઈ ત્યાં સુ કઈ અર્થ ભગવાન રામ જેવી કોઈ વસ્તુ નથી કૃષ્ણ ભગવાન જે રામ જેવી કોઈ વસ્તુ નથી ભગવાન રામ થઈ ગયા ભગવાન થઈ ગયા મોક્ષ છે ગયા અમે એવું બોલ્યું अमार नोधी ली तो अमेज कही कही सको तब जवाबदार भगवान थी गया आज शु तब काम लगे भगवान गु काम लगे तब सीताराम लगे भगवान थी गया तोर्तन करे तो ये कई लाभ तो थव રામ નું શું લખેલું સવા સવા લખેલું હોય બે વર્ષ ત્રણ વર્ષ પછી દવાનો ટાઈમ થઈ ગયેલો હોય ને તેનો લાભ થાય પણ થોડો થાય એનો અર્થ શું છે खाली बोलवा मंत्रो मंत्र करो मंत्री थाय અક્ષર દેખાય કે અરિયંત ભગવાન ની મૂર્તિ દેખાય એ શબ્દો દેખાય ને શબ્દો મૂર્તિ કરતા શબ્દો દેખાય તે બઉ ને મૂર્તિ દેખાય તે ખોટું નથી કલાક રાત નો જાગે તો એ ધ્યાન જાય એમને સારું ધ્યાન વર્તે છે ચોવીસ કલાક એમને સારું ધ્યાન ચોવીસ કલાક વર્તે છે એમને બે પ્રકાર નું ધ્યાન વર્તે એને ચિંતા ધ્યાન પણ થઈ ગયેલું નામ જાય ને કયું કયા ધ્યાન વચ્ચે બાર ધર્મ ધ્યાન બાર ધર્મ ધ્યાન ધર્મ ધ્યાન કેમ કે હસમુખ ભાઈ કોઈ ઉગ્ર થયા તમને ગમતું નથી ભાઈ પૂછી નો બહુ સરસ ટાઈમ છે પોતે જે છીએ ध्यान को डिसाइड पे ध्यान शुभ नाम समझा चार एक रौद्र ध्यान रौद्र ध्यान सांभ गारे स्थिति रुद्र थी जाए नहीं गरम थी जाए कि ध्यान मैं रोद ध्यान તમે છે ને ગુજરાત આવશે તમે એમ માં નથી હું રામભાઈ છું એટલે રામભાઈ ખરેખર નથી તમે ધ્યાન માં